એ રીંગ બરાબર વિચાર કરવામાં આવે અને બરાબર વિચાર કરવામાં આવે તો આખું જગત નિર્દોષ દેખાય મારો કરેલો છે મારી બુલ્લો બોજો ના લાગે લાગે એકવાય મારું ખરું જ વડે રોતા બીજા પક્ષ માં ભરે એટલે સરસ આવડે વ્યવહાર આવડે આવું સારો રહે સારો રહે બોલે નહિ ને એ લોકો એમ બોલે ત્યાં સુધી દાદા સામે થી જો અપમાન થાય તો સારું ના રહે વાત આવે આવડ્યું ચડી દે તમે મને એવું રોજ બદલી રાખવા જોઈએ રોજ કપડા બદલવા જોઈએ એવું મને પણ રહ્યા કુશન કરતો આખો દાડો પડશે કામ થતો તમે કોઈ ખબર નથી જે યોગ્ય છે સમજવું તે ત્યાં ત્યાં તે આવડે જ નઈ યોગ ની જગ્યાએ ગયા યોગ ની જગ્યાએ યોગ ને માહિતી બે હાપાર્યું કૈસા બાદ માં નિષ્ફળી આવું કાય લાખો ને એ તો બે એ લોકો વાયું વિચાર કરે કે આ બીજા પથરા રાખે કરે તો તો સંભાળને આ બધું થી કતી રહી ની લોકો માથે જ પરિયે ને હાથીની બોલી દે કે એના છે બધાને એ જ પસંદ કરો કાંઈ નાખો પછી બધા તો હાર લાગી ગયો દાદા એ કોઈ કાંઈ નાખા ને થઈ દુકાન મારી દુકાન જાય સરસ <trend> <stansxic> <right> મારે ત્યારે થઈ ગયો ને તારી પોતાની વિનંતી કરી બે થઈ ગયા મિત્ર ના આવડે કેટલા માધેજી ચલાવે માધેજી સાહેબ ના ફાયદા ને નફાએ નહીં એ નફા નફા કોઈ ના ફાયદો એની તો કાય ના કરી એક મહિનાય ના થાય પારધી કે દેડી છે જ નથી ના થાય એ વાત કે સંજો ગાંધી <hazak> <hazak> <hazak> <hazak> પછી બે ફટકારી ચલાવી દેવ ચલાવી પહેલા તો બહુ મોટી બધા પહેરવાનું નથી આ જરૂર ખરી આ જરૂર નહી ને બધાની આવું કર્યું કે ના મજા એવું નથી મેં ઊંડા એક થઈ ગયો જોડાય છે જતો ના એટલે જુદું થવા ને જવું છે ત્યારે શું થતું પૂરો ભલે એનું થોડું હવે ધ્યાન આપવા માંડ્યું છે એનું ધ્યાન આપું છું થોડું થોડું થોડી ખબર પડે છે પડ્યા છે ને બધા મરી નથી આવેદાર દેખાતી હતી તો ગમે પૈસા લપી જાય ને મેલું કે દાદા મને એટલું બધું કે છે મને મને ત્યાં વિચાર આવ્યો ને બાર ઉભા ઉભા કેમ સાંભળે છે ગરમ પાણી નાખવું હવે એ ઉભા રહે છે ને એમ વઢીની એટલે આનંદ હતો ને તે ઓછો થઈ ગયો મે પછી એવું થયું કે આ બધું છોડી દેજો આપણે કામનું નદી એમ એટલે પછી એ થઈ ગયું પાછું ગડી ગયું દર વારું થઈ જાય એમ રે એના જેવું બબ બબ નહી પડ્યો પપ્પા ની જોડે બોમ્બ ફૂટે છે મારા ફાધર જોડે બોમ્બ ફૂટે મેળવી લઉ બધા લાયા બંને આપણી બહાર ના દેખા ભાઈ બીજા અને બંને હશે ને પહેલા દેવાની તો મર્યાદા મર્યાદા નહીં પછી લાવી પડે વ્યાય થઈ જાય ના પેહા ભલા મળશે બધું માગા છે કર ને ઓલરાઈટ થઈ ગયું કે એનું બધું વિચાર કેટલું બગડી તો ધ્યાન લીધા પછી થોડા બહુ આનંદ રહ્યો પછી મર કશે